તમારું અણું લઈ જાય એમનું કોઈ લઈ જાય તો દુઃખ થાય એમને હા તમારે દુઃખ થાય પણ કોઈ નહીં અણું લઈએ નહીં લઈએ ત્યારે દુઃખ થવાનું અને આપણે જાત જાત કરે છે કારણ કે એમને રિઝર્વેશન તો થઈ ગયું છે ચાર પગમાં પછી આ વગોઈ શું ઓછો દંડ છે હું જાતે જાઉં છું કે ભાઈ ચાર પગના હિસાબ વિશે પછી એ શું ઓછો દંડ છે આ તો કઈ કાયમ નથી હોતું અને પૂર ની કર્યા નજર કેદ હોય છે જેલ તો આખી સંસાર જ છે અને સંસાર થી મુક્ત થયો એ જેલ ની નીકળ્યો સંવસારથી મુક્ત થાય બધા બીજું પૂછો પૂછે જે પૂછ્યું ખુલાસો પણ તમે જે મારશો એ આપી સાથે હા તમે જે મારું ये नहीं। मुक्तियों ए ए नहीं, मुक्ति, मुक्तियों। भाई पूछा शास्त्रो में अमुक प्रकार मुक्तिओ बता है शास्त्रो त्र चार प्रकार की मुक्तिओ बता है साई કયા શાસ્ત્રો છે એ જુદા જુદા શાસ્ત્રો માં લખેલી છે જુદી જુદી મુક્તિઓ છે બધી છે ને હવે એ મુક્તિ યાદ કરવા જાવ ને તો બધી પોળીઓ આવે બધી પોળે પોળ પેલી પોળ બીજી પોળે એક મુક્તિ એટલે મુક્ત પુરુષ શું પોતે મોક્ષ માં જવાનું હોય અહી આ દેહે મોક્ષ હોય અને મોક્ષ માં જવાનું હોય તમારે કઈ મુક્તિ જોઈ શકો સદેહ મુક્તિ અહીં થાય ચિંતા થાય ગેરંટી હાથે પછી કઈ તો હા એટલો જ બીજો કોઈ અવતાર માં દેવ ગતિ માં બીજા કોઈ અવતાર થાય નઈ જય મનુષ્ય એટલો અવતાર એવો છે કે બધી કોઈ પણ ગતિ માં થઈ શકે બંધને છુટકારો છે બે છે એ કે છે એ કે છે કે આબુમાં જે બ્રહ્મકુમારી પ્રજા જે પંથ છે તેમાં એવું પુસ્તકો એવું છે એવું બોલવાથી લોકો કઈ કાચી બહાર નથી લોકો બધું સમજાય છે એટલે આ ચોરીઓ ચોરી કરવાનો જે વિચાર કર્યો ને એ પાશવી વિચાર કહેવાય પાસે વિચાર મનુષ્યમાં આપે અને દૈવી વિચાર હોય એ ભાઈ પોતાનું શું બીજાને આપી દે એવો દૈવી વિચાર હોય એ શું કર્યા દેવગતિવા માટે રિઝર્વેશન તૈયાર થાય આ બધા રિઝર્વેશન ગોઠેલા છે એવું એ લોકો કહેવાય છે કે લોકો કેવી કાચીમાંયા નથી થોડા ઘણા છેતરાય કે બધા છેતરાય ગયું મનુષ્યમાંથી મનુષ્ય થાય કેવો પ્રોબ્લેમ થાય કે દવાખાનામાં આપણે તો આ કે વોર્ડમાં જવા તપાસ કરવું પડે જો સ્ત્રી મનુષ્યની છે સ્ત્રી મનુષ્ય જ આવે જ્યાં કંઈ બીજું અલખીનાથ ના આવે કૂતરું ના આવે તો પણ અહીંથી જતી વખતે આપણે માણસ મરી જાય ને તો મરી પાછી પાસે બોલે છે ત્યારે ઘણા લોકો ભાઈ દેવ દેવ જેવો માણસ હતો પાછું બોલે ના બોલે આપણે જોવાનું ગયા ઊંચી ગતિ પર ગયા અરે એ જવા દર એવું બોલે એસી ટકા ચાર પગવાના ખબર નથી સારું છે રોપ માર જેવું મારું માર ને બાકી છે ને ભોગવ થી ભોગવવા અહીંયા વસ્તી તો હતી માણસ એમાં ફેર કેટલો હોય કેટલો હોય બત્રીસ બારકે ગધેડો હોય અને તેત્રીસ બાર કે માણસ હોય બહુ લાંબો મોટા પગાર થઈ શકે આપડે જ્ઞાની પુરુષ તો કોને કેવાય કે વર્લ્ડ માં બાકી ના હોય જ્ઞાની પુરુષ કહેવાય આપણે નવરાજ ક્યાંથી હોય છોટા કેવાય થવાયા હતા ઓળખી ગયો ટાઈમ તમારો સજો સજ બાજો ના બાજુ ज्ञानी आधारित शा आधारित है साधना कई रीते थी सके સાધના કલો સિકો માર્યો પછાદ ખાવાય તૈયાર હોય શું હોય તમને લાયકાત અહમ ભાગવાહમ ભાગવા ના ના આમ તો ભાગી ગયેલું તો આમ ભાગવા માટે આવું કરીએ મારા વર્કર ભોગવી રહ્યા છે એ ચૂક તમે સપના માં નથી તેથી આ પ્રસાદ થાય અને એ ચૂક તમે જુઓ ત્યારે તમે એ પછાદ ખાવ પણ અત્યારે પ્રસાદ પૂરેપો તમારો ગયો જોઈ નદ ખાવાનો હોય કોઈ માણસ હા અક્રમ ની પ્રસાદી છે તમે કહો અક્રમ દેખાડો વાંચેલો નાની પૂછા દર્શન ગમે છે તમને મારી વાત ગમે છે કઈ વાત ગમી કહો જે जगत बधे चाले क्या छोरु <laughs> क्या भगवान बदायो जाए भगवान बना सबंधे मानस तो संसार बनाई सकता હા એ તો કોને બનાવ્યું છે ત્યાંથી સંકેત મળે એ પ્રમાણે નાચવું પડે તો એ જો ખમદાર ભગવાન માં શું બોલે ભગવાન એવું કહી ન શકાય ભગવાન આંતરિક શક્તિ જોયે ને માણસ સરન્ડર પૂરે સંપૂર્ણ સમર્પણ ભગવાન ભગવાન બધું ભગવાન બધું એવું કહેવા માટે આંતરિક શક્તિ જોઈએ તમે ખેડો છો અને છોકરો છોકરો ભગવાન આવી શકાય સીધો એટલે બધું તમે જ કરો છે તે ભગવાન કઈ નવરો થાય બધું ભગવાન ગોડ વિ તું ચોર છે તો પછી વાય શું કે છે આપડ ને એટલે આપડે સમજી ગાય ને એની રીત ચી છે વાસ્તિકે જાણવા જેવું છે અને પેલું તો જાણો જ છો પેલા તો કઈ લઈ લીધું જ્ઞાન વાસ્તિક સત્ય કે શું છે તમારો હિસાબ છે ને તમારો બધા ફરે તમે રાજા હોય ને તો પછી એને આપડે જેની જવાબદારી ખરાબ ના આવે સારી જવાબદારી આવે ને એમાં વચ્ચે હાથ ગાલો નથી ભગવાન ભગવાન તો ભગવાન જ છે શું છે દેખાય છે ને એની અંદર તમારી અંદર ભગવાન જુએ છે એવું એટલે આમ દાડો ક્યારે ભરે ભગવાન નો સાક્ષાત્ થાય બીજું થાય થાય તમારું ગામ માં તો એક બે જ આવે છે તમે પૂરું સમજવાની જરૂર છે અમારી પાસે પડે તો અમે ગેરંટી આપી દઈએ ધંધા ની પાછળ પડ્યો રૂપિયાની પાછળ પડ્યો ની પાછળ પડ્યો લક્ષ્મી ની પાછળ પડ્યો એ તમારે તમારે આ દાદ દે છે અમારી પાછળ પડે અમે દાદ દઈ જેની પાછળ પડે એ દાદ દે લક્ષ્મી અને સિંહ લઈને આવેલો છે અને લઈને આવ્યો હોય ને ત્યાં હાથ અડાવે તો રૂપિયા થતા જાય તો આપણે મીડિયા દ્વારા જામી છે જામી ગયા છે હે અને પુને બધા સુખ આપો સુખ આપવા માટે પૈસા આપવાની જરૂર નથી તમે ખાલી સલાહ આપો તમારો ટાઈમ બગાડીને પણ સલાહ આપો બીજી રીતે કરો ત્રીજી રીતે કરો પુણ્ય જાય બાકી આ દુનિયા તો વિજ્ઞાન થી ઉભી થયેલી છે હું જાતે જોઈને આટલે પાછું તે લોકો ને કેવું પડે ભગવાન બનાવી કારણ કે એના બિચારા આધાર તૂટી જાય હું તો હું કઈ રોજ રહેવાનું હો નઈ હું તો એક બાળકો બોલી ચાલ્યો પણ એના હાથ વિચાર આવું છે આ તો તમે તમને કેટલા સારું કહીએ છીએ કે આ સાતું છે ભગવાન બનાવનારથી એ લૌકિક હાથી છે ને આ અલૌકિક છે નથી બનાવનાર જે હાથું આપણે ગમતું હોય તે હાથું સ્વીકાર કરવો લક્ષ્મીજી લોકલૌકિક સાચું છે ને હા બધું લૌકિક સાથે પડ્યા છો અલૌકિક સાથે પડો એટલે પેલું અલૌકિકતા મળે અને કશું જોડે ના આવે એ તો તમને જ એ બધું જોયેલું ના જોયેલું કર્મો આવે કે ભાઈ જોડે લઈ જવાનું અને પેલું લક્ષ્મી લક્ષ્મી લક્ષ્મી કારખાના કારખોને બધું બીજા વાપરે બીજા વાપરે પૂર્વ ના કર્મ જન્મે ભોગવજન્મ ના કર્મ ના હિસાબે ભોગવે ને જ્ઞાન એટલી જ વસ્તુ છે મારી વાત જુદી છે કે જે આ બધા પાપ ને બાપ કર્યા એને જે વ્યક્તિ એને ત્યાં જે છોકરો આવ્યો એના પુણ્ય ના લીધે ભોગવવા આવ્યો ને કે છે जन्म लेपी कर पसंदगी दुड़िया ने घर महान पुरुषा भलेला બાળક પોતે પસંદગી પેલા પસંદગી કરે છે અને દારૂડિયા ને ત્યાં પણ કેમ સંત થાય છે અને ભણેલા માણસો થાય શકે છે એટલે પોતે પસંદગી કરીને જીવ આવે છે એવું કે છે પસંદગી કરે છે એટલે શું છે પોતાના સ્વભાવે છે ને એ સ્વભાવ આંકડો પણ આવી બીજો બધા મળતો આવે થોડો વચેક આવે કારણ કે આપણે બધા રાગ ને દેશ કેવા થાય છે કે હર ખેરખા બે થાય અને તે રાગ થાય એટલે જોડે બધા આવવાના બીજું કોઈ બારતી આવતા એમનું કહેવાનું એવું છે કે હરેક જીવ જેને બી ત્યાં જન્મ લેવાનો હોય જે મા બાપ ને ત્યાં તો એ પોતે નક્કી કરીને આવે છે નક્કી એટલે આટલા ગુતો નક્કી એટલે એની પાસે જાગ દેસના હિસાબ છે એટલા સુખવા માટે જ આવવાનું હોય છે હિસાબ સુખવા માટે બીજું નક્કી કશું કરવાનો નહીં આત્માએ તો નક્કી કરવાનો હતો જ નથી આત્માએ તો નક્કી કરવાનો હતો જ નથી ને ના તો કે આત્મા નક્કી કરી નાખ આત્માએ નક્કી કરવાનો હતો નથી તમે જીવને આત્માને ને જી આત્માને જી જીવ જુદી જ છે આ છે જીવની વાત છે જીવ જીવની વાત કરો હા બરોબર છે છોટાઓ દેખો મન મન તણસવા રોલ બની હિસાબે કસે કે સિલેક્શન આવે તમને धारा प्रमाण होत नहीं कर પાપ હોય ત્યારે આપણી ઈચ્છા ને વિરુદ્ધ બોલે બસ એટલું જ એ કઈ નક્કી બક્કી કોઈ કરતા નથી નક્કી કરતા હોય તો સત્તાવાર થયો હતો સત્તાવાર સત્તા બિલકુલ છેલ્ડ માં કોઈ એવો પણ જમ્યો નથી સંદાસવાની શક્તિ હોય કોઈ લવો જા અટકશે બીજાની સંદાસવાની શક્તિ હશે બાયોલોજીકલ પ્રોસેસ છે એ બાયોલોજીકલ પ્રોસેસ માં તમને અટકશે બાયોલોજીકલ પ્રોસેસ છે કે સંદાસ સત્તા નથી આ લોકો મનમાં માને અહંકાર છે બધું હોય જમશે કૃષ્ણ ભગવાન તમારી નહીં તે સત્તા તમારી પોતાની માનો અને હું કરું છું એમ માનો એનું નભ્રાંતિ શું કરું તમે કશું કરેલું હતા સુધી ભાઈ કોઈ કોઈ ચીજ કરેલી તો જાતે તમારી પોતાની કોઈ જાત નહી પૂર્ણ હોય પૂર્ણ આપણું જમે થયેલું એટલે પૂર્ણ ફળ આપવા તૈયાર થાય તારે આપણે આપડી ઈચ્છા પ્રમાણે તારે મનમાં શું લોક હું ખબર હું તે થાતી ગાડી અને પછી પાટિયા બેસી જાય ને ખોટ જાય ને આપડે કઈ કેમ આમ ધાડા પડી ગયા ભગવાન જૂઠું બોલાયું શું ને એ ભગવાન લૂઠે છે એમ કહીએ ની પાપ લાગે હું એને શું કઈ એને એમનો ગુનો નહીં ને એમને શું આપડે દાખવી દઈએ કમાયો આગુ કમાઈ ગયો હતો ખોટ કે ભગવાન ખોટું નાખે આપડે ભગવાન નું નામ ભાગીદાર તરીકે બોલવું ભગવાન નું નામ ભાગીદાર તરીકે બોલવું પડે કેમ કે ખોટ ગાલી હા ખોટ ગાલી એમ બોલીએ ભગવાન ખોટ આપી છે એટલે ભાગીદાર તરીકે બોલવું પડે રોજ નામ દઈએ ભગવાન એટલે યાદ કરવું પડે એમ हाँ याद करो तो ले ले आरोप लगे काम करता पे बोलीये भगवान ભગવાન ધાર્યું થશે એમ થાય અરે કે લોકો મેં સારી રીતે આજુબાજુ પૂછ્યું છે બધું તો આગળ કરતા ભગવાન નું ધાર્યું કરતું હોય ને તસ ભેસ જળ પેણાવા પડે આ બધું તમારું જ છે બધું એ બધું એ બધું તમારું જ ખમદાઈ છે બધું અને ભગવાન તો ભક્ત નામ તો શું ઉત્પન્ન થાય નામ દીધેલું બધા ભગવાનનું નામ દીધેલું કાપો જ મને આવતું દીધેલું હા તો ડરતો ના કે દીધેલું નહીં ભગવાન નું શું ભાઈ આપડે જે દેતા હોય તો દે કયા કયા ભગવાન નું નામ દર્શન ભગવાન નું નામ દે છે હા ભગવાન નું નામ દઉં શું કે છે ભગવાન નામ દર્શન થાય છે ફાયદો શું થાય શાંતિ મળે શાંતિ મળે છે એ તો શાંતિ કેવાય ભગવાન નું નામ આનંદ થાય તો ભગવાન નું નામ દઈએ કામનાથી રામભાઈ અંબિકા પ્રસાદ જોશી જોશી અંબિકા પ્રસંગ અહીંયા કરો ચશ્મા કાઢી નાખે મેળી નમસ્કાર બોલ્યા ખરા જય સતન નમસ્કાર કરો ને શું બોલતા નથી બોલ્યા ચોપડી લાયા ચોપડી ચાલે તમને પ્રત્યક્ષ સાધન થાય એવું સાધન આપે એટલે કરશો નઈ ઘેર પ્રત્યક્ષ સર આનંદ થાય નહી ઉધાર આપતા ભરીએ પછી ઉધારો આપડી માલ સિ બૌ એટલે અમે હા મારી બધી ઉપર ના છોડું આપવું હોય તો કેવું કઈ વસ્તુ આપો ના વેચન દેખાડું કઈ નઈ લે દાદા ભગવાન તમે સમજ નહી પ્રગટ થઈ ગયા બોલતા બધું વાત કરવું આમ કરી નમસ્કાર કરું દાદા ભગવાન એ જ સાઈ મારતે આ ડિગ્રી ફૂટે 136 ડિગ્રી છે મારી 355 છે મારી ભૂલ દેખાય એટલે નામ છે કે મારું મોટું છે સમજા ગડે કે ના પડે તો આ તમે અતારે દેખાય છે કે ના ના ની નાની છલીઓ કે તમે કહી દો ની ત્યાર મારી વાત છે ની ત્યારમાં સમય એ વાત છે મારું ઠંડુ હતા એના રૂપિયા એ લઈ ગયું એવું દેખાય એના રૂપિયા એ લઈ ગયો એવું દેખાય માની અશાંતિ અશાંતિ પણ થાય ને પોતાને કહ્યું રીતે ધ્યાન ના થાય આપડે છત્રાસિંઘ નામ પ્રમાણે જોવા જાવ તો અસર થાય અને બીજી રીતે જોવા જાવ તો ના પણ થાય બીજી કઈ રીતે પછી અપમાન કરે વાંધો નહીં કોઈ જાત નો વાંધો નહીં એ તો પ્રારંભ પ્રમાણે થાય કે છે મને ખ્યાલ જ આવતો કે આપણે કોણ તો વાત આપણે કોણ છે સારા માટે શું કરવાનું છે સાને માટે આવ્યા છે શું કરવાનું છે તમારે પોતાને દ એમને એવું થયું કે આપડે કોણ છે આપડે ક્યાંથી આવ્યા છે એ આપડે આપણા ને પૂછવાનું છે મેં કહ્યું કે દાદા પૂછો તમને પૂછો કોણ કે છે આ હું છત્ર હું ગુમાય છત્ર અનામી થાય નહી ત્યાં સુધી દાડો કરે આ બોલવાનું કેટલો વખત આ ભગવાન ખુદ આદર થઇ જાય દાદા ભગવાન છે ને અમે આવું નમસ્કાર કરી શું કરીએ છીએ હું તમને શીખવાડું છું ઘરો કોઈ જાય આ કેશું જાય જાય કોઈ ના જાય એટલે ભગવાન દેખાડું છું સમજ પડે ને તમારે જે જોઈએ પ્રશ્ન છે પ્રશ્ન બસ થયું કોને બોલો ને શું થયું છે શું થયું છે ઘપરાશું નહી અહિયાં જોબ ભગવાન નહીં પ્રકટ પછી હું તમને કહી દઉં ભગવાન ને લાગે પાડી દઉં જે કલ્પના હોય બધી પૂરી જાય કલ્પના નિર્વિકલ્પ સમાધિ થાય પછી શું થાય ખ્યાલ આવી જાય ખ્યાલ આવી જાય ખ્યાલ નહીર્વિકલ્પ સમાધિ સંકલ્પ વિકલ્પ જ ના થાય પછી અત્યાર લગી ખ્યાલ નતો ખ્યાલ નહીં ટકે તમાર સુ આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી ને જવું નથી पृथ्वी पर अतिमानस चेतना अवतरण थू गति क्या थे અડધો ભાગ રે છે એજ પૂછવું એમને એજ પૂછવું તું બસ એ કોણ જશે કોણ રહેશે કયું પક્ષે સત્યના પક્ષા કરાવડા ભ્રષ્ટાચાર પર પૈસા ની લાલચ થી બીજી લાલચ થી બધા ભ્રષ્ટાચાર પર છે પોતે પૈસા પૈસા ભ્રષ્ટાચાર થી કવાય છે તે લોકો અહીં ટિકિટ મળી ગઈ છે પણ ભ્રષ્ટાચાર પરવાને કરાર ના રાે અને જા કરવું હોય છે તો કરવું પડે એ જ છે તો આ બધા જે રીતે જોઈ રહ્યો उतारा पड़ाई मतारे સાચી અતિમાનસ એટલે અતિમાનસ એમ માણસ હા એટલે બાકી રહેવા નથી બધું આવશે પછી માસ કે ત્રીસ હજાર માણસે પ્રાપ્ત કર્યા પચી માસ નું તો એ તો થયું ચાર પછી ઘણું વધ્યું આગળ લોક્ષમણ માટે ઊંચી છે સંસાર માટે ઊંચી છે અતિમાનસ ત્યાં તો મન ખરાશ થયું એટલે અત્યારે મન ખરાશ થઈ ગયું છે એવું તો કેટલું બધું આગળ વધ્યું મન ખરાશ સાથે જાય मन तो क्या बंद ना बंद मेरी तीस चार हजार विचारों उत्पन्न कर विचारों तो उत्पन्न थ करे विचारों तो उत्पन्न थ करे बंदो रस्त खे बंद जाए रस्तो खे विचार मन जाए मन वस्त थो विचार बंद थे मन आख जाए पे जान विचार आज માંથી કોઈનું નથી થયું હા કોઈનું નથી થયું ના ભાઈ તો બીજાની સેવા કરવી પોતાનું દુઃખ ન હોય પોતાના દુઃખ શું સેવા